કરવા દાભાઈ જય સત્ય માટે એક કામ એ બેનો પ્રશ્ન એમ છે કે મહારાજ સામે ભગવાન ની સવારીન દો કે જ્ઞા મહારાજ કમીના દર્શન થયા બાદનો મક્ષલો એ મોરદાનગી તો ભલા તા એ દા એ જે તો કાપડે કે કે અજિરા દે લે તો કેમ રાજા તો કેમ થયું એમ એટલે મે હું તો કીધું કે આનો ક્રોમાલ તો મારી ની મે વાત છે એ તો વિચારા કાન કે મહારાજ સામે વિત્રાક હતા એમને અમુક માણસો અમુક માણસો એમને દર્શન મન ના થાય લોકો ક્યાંય કઈ ભગવાન ને કઈ ગોઠે ની આડ એની ચટણી માં ભગવાન ને તબીબ થયા ભગવાન ને જીતું દર્શન વધાર ની ભીડ થાય એટલે બઉ તો એના કરે વધાર ની ભીડ થાય એટલે આવું બોલે ચટણી કઈ લાવજે સુકાતરી ચાક ના લાવી ગો બે ના ખવાય ત્રણ પુરી ખાઈ હોય દેશ ના છે ત્યાં પ્રેકડ ઉપદેશ જાતે બોલનારો હંકારી અને આદેશ એટલે આદેશ ના કહેવાય માલિક માલકી ત્યારે સરસ્વતી કહેવા માં મનુભાઈ એમ પૂછે છે કે તો પછી દર્શન કેવી રીતે કરવાનીપુર ના દર્શન કેવી રીતે કરવા તમે તો ના માનો મારી પપ્પાનો તો ભૂલ કેમ જાલે હજુ ઘર પણ ખાય છે તમે મને વળતા નહિ છે મુશ્કેલ બાપુ તૂટી જાય એટલું મતદાન મનો એ પૂછે છે આત્મા કેવી રીતે મેળવવો સૂક્ષ્મ આત્મા એ કેવી રીતે મેળવવો સૂક્ષ્મ આત્મા સુક્ષ્મ મારે શું કરવું પડે મારે છે ચાર ચાર દોષ દેખાયા કોને દેખાયા તું આત્મા અનુભવ ક્યારે લાકડો થાય મારો ના આપે જેવું કઈ રીતે બે ઇસ કે થાય બધા પણ આપડે માર બીજી દાદી એ ચૂક દેખા ચોથો નથી બધા એને તે રાતનો જે અનુભવ છે આપ્યું હતું ને તે રાતનો અનુભવ તો તે જ પ્રાયમ પણ આ તમારો કરવો ફરી વર્યા પૂર્વ કરવો જે ભોગવતો બાકી રહ્યો છે માગતા વાળા ફરી વગર હું ભગવાન પદ્મ મૂકી દે પણ એટલે ઘણી વાર એવા વિચાર આવે છે પૈસા જો હોય તો બધી ફાયવાનો જલ્દી નિકાલ થાય પણ એ વાત સાચી દેખાતું એટલે કે પૈસા ધારો હોય તમારી પાસે ફાયવાનો નિકાલ જલ્દી થાય માગતા બધું પતાવી નાખીએ ને એમને રાગે પાડી દઈએ બધાને હા તો આ નિકાલ થાય પણ આ જરા છે ને કેવું મિ કેલી જાય ત્યાં આબુ બધા બો કરી